આપડે પ્રમાણે પુણ્ય નું બજાર બધું ભેગું કર્યું ત્યાં આગાડી ત્યાં ની પુરી શાક હતા પછી કઈ પુણ્ય કે આપડે સમજાયું આ કયા પ્રકારની પુણ્ય માણસ હતા હવે લાગે કેવી કૃપા એની અજાદી જ્ઞાની કૃપા કરતા ને કર્મ અકર્ન જુએ તો મુક્તિ થાય કર્મ કરવા મુક્તિ થાય એટલે કર્મ કરીને કર્મ બંધન સાથે બંધન કરતા છે ટકા દેખાય છે જે થયોગ એનું બંધ છે જે સંયોગો ભેગા થયા જે ગયો અને ભણ ના થાય કામ નો નહીં આથી ગતિણા થઈ આપણી આપણી પોતાની અંદર પ્રાપ્ત આત્માની જ વાત આત્માની તે બધા ના એ જ ગુણ મૂળ તત્વ છે દુર્લભ છે જાગી પૂરું જે દુર્લભ છે પ્રાપ્તિ છે પ્રાપ્તિ કોઈ કાર્લભ થાય તો સવાર ઉપર જાણે નહી તો બીજી દિવસ જે કહીએ કરવો નહીં નહી તો ભાવના તો ભાવના ગ્રંથિ બનતા શું થાય છે નાની પુર થી ખોલવાની ભાવના ગ્રંથિ બંધાશે ક્યાંય બંધાય ના ચડ્યા તો ગ્રંથિ તો બંધાયું ખોડ જવાની છે લોકો વાઘડી બેઠા હોય તો માટે એમ ચોટી પડી નઈ સત્પુર ગઈ જ કે નિશ્ચય છે એટલે કઈ પણ આત્મા નો ઉપયોગ નાની પૂરશે હોય સત્તર હોય તો મૌલિક હોય દાસ્ત્રી વાણી ના હોય મૌલિક વાણી હોય પોતાના પાતા રખેલું હોય એ વાણી અને તમામ આખો દાંત આપી દે મને ત્યાં જઈને જા મારી યાદ હજાર થશે લોકો બોલે સાહેબ તમે કોઈ એ કરવું કે છે એટલે તું કરી તારે અમને કેવા તમે કરી આવે તું તો માથે કરી જ આવે હા બસ ભાઈ મોદી આ કરીએ આ બધું કરવાનું છું તું માત્ર ભાઈ ત્યાં ઘર ભાઈ જે કોઈ ન બતો નથી સવારે શું ચાલુ છે ખાલી જિજ્ઞાસ નથી લાગતો સમગ્ર જીવનમાં પાયો છૂલ દે છે તેની જરૂરિયાતો રત્ન થતા પૂરી ના થાય આપનો મંત્રણ કાર્યવ નથી ભારત પર ગાય ને યાત્રા ભવ્ય એટલે કૃપા ગઈ ને એ તો તમારા અંદર અચ્છા વિના બધું કીધું જે માણસો ને એવું નથી કુટી તંત્ર તમે છે આજે કરો આ જશે એટલે જગત ને રિસ્ત કરે એનું નામ અક્ષર વિજ્ઞાન જગત ને વિસ્તાર કરે સંપૂર્ણ અને જગત સ્મૃતિ આપે એ ભટકવાનો માર્ગ જગત માં યાદ કરી દે સ્મૃતિ તંત્ર એ ભટકવાનો માર્ગ એટલે અક્ષર વિજ્ઞાન બહુ ડિસીઝન મની આસન હોવું જોઈએ એની જરૂર નથી જ્ઞાન જ્ઞાન માં જ રહેશે અજ્ઞાન અજ્ઞાન માં રહેશે અજ્ઞાન ક્યારેય કોઈ જ્ઞાન થતું નથી જ્ઞાન અજ્ઞાન થતું નથી ત્યાં જ આપણે દર્દી પાયો શું દે છે વાંધો નઈ જે થાય કારણ કે પ્રાપ્ત છે નઈ એટલું જ કહેવાનું છે અપ્રાપ્ત ની ચિંતા કરવાની અપ્રાપ્ત ની ચિંતા કરવી ભયંકર ગુનો આજે ખીજડી આવી તો એકલી ખીજડી આવી સાત થઈ જાય સાત સાથે ના એવી દિલ્હી એકલી આવી હોટલો એકલો આવ્યો સિંતા કરીએ ભયંકર ગુણવ એટલે પ્રશ્ન રમવા ન ગુનાવ પ્રાપ્ત નહીં એટલે દરિયાત થી બહુ એટલે માતાજી એટલે એમાં તો કદી ઉમારી ગયા કરે કાર્યવાયું કાર્ય અથવા પ્રાયટમાં હશે ત્યારે વાત ની પૂરી બહુ લાગી ગયેલી વતનબધ વચનબંધ ના કર્મો અને મનોબળ મનોબળ ના એમાં પછી આવે મારાથી મારે આવી જાય આજે ઉદય તમારે કેટલા થાક છે કેટલા શાંત છે ત્યાં આગ્રહ ત્યાં વિગ્રહ શું કહ્યું એટલે આગ્રહ નથી તો વિગ્રહ નહી થાય છે ખાવાની બાબત તમે નિવ્રત થઈ ગયા તો જીતી ગયા તો આ કઈ બાબત માં જીતી નથી ગયા તે બાબત છે કરવી જોઈએ વિચારું છું પણ હજુ પ્રતિથી થતી એમનો એક સિદ્ધાંત એવો છે કે જે પળ માં આપણે રહીએ છીએ એ પળ માં રહેવાનું એના પછી ના પળ ની ચિંતા નહીં કરવાની પછી પછી ની પળ નો વિચાર નહી કરવાનો પ્રત્યે જે સમય માં રહીએ એ સમય જ રહેવાનું વિચાર નહીં થાય છે આવું જાણો છો પણ પ્રતિ થતી નથી એટલે વર્તન સુધી અને અધ્યાત્મ અનુભૂતિ બુદ્ધિ ની ગેરહાજરી થાય છે એટલે બુદ્ધિ ના માર્ગ હોય છે સંસાર ની જેટલી અનુભૂતિ થાય છે તેની હાજરી માં જ થાય એટલે આપડે પેલા પેલી ને બુદ્ધિ કરી ને આમ બિલકુલ સ્વતંત્ર થવાની ભાવના ને કે અવલંબન વાળું અવલંબન તો અવલંબન એજ પ્રસંગ શું છે અવલંબન એજ પ્રસંધતા એ હોય તો આપડે છે એના આધારે આપડે જીવવાનું એનું નામ અવલંબન અવલંબન હોવું ના ઘટે ત્યાં સુધી જવું હોય તો એટલો રસ્તો ચાલુ પડશે આપડે ચાલીએ વાંધો નથી અવલંબન કહેવાય નિરાલંબ થવું જોઈએ નિરાલંબ ના થાય ત્યાં સુધી ભગવાન નો સંપૂર્ણ માર્ગ સમજ્યા નથી માર્ગ જાણ્યો નથી પરાવલંબી જીવન અવલંબિત જીવન નથી પરાવલંબી જીવન કેવું છે અવલંબન જીવન તો સારું કહેવાય આ તો પરાવલંબી જીવન તમે જત્રી જો પરાવલંબી જીવન બોલાયો દુનિયામાં બાર બધું પરબિત જીવન છે જીવન માં હતો મજા હતી આ તો ધ્યાન ને રૌદો ધ્યાન ભરપૂર હતું આ તો ધ્યાન ને રૌન ભરપૂર હતું આ તો ધ્યાન રોજદાર મંદિરે જાય એ પરવલંબન જુદું કહેવાય એને પરાવલંબન અવલંબન માં સમક અવલંબન થયું સમ્યક જે એની નરેજ હતું અમુક કાળે ખરા થાય પોતે પોતા નરે ખરા થાય જય સશ્રીદ એ આપણે કહ્યું મને બઉ અવલંબન લગેલું જીવન મારે જીવન હોય તો જ પવન હોય તો જ ઊંઘાડે અવલંબન ના હોય ઊંઘ ને આપવું હોય તો આય નઈ કઈ જતી રહી નથી જાગૃત સીધી જતી રહેતી રહે તો પછી ઊંઘ વગર ના ફાવે એ ધ્યાન ધાતુ ના આવે ને એ ગયા પછી આવે છે જીવ એટલે શું છે પછી બીજો પ્રશ્ન પૂછે છે આત્મા જીવ એક કે જુદા ત્રીજો પ્રશ્ન પૂછે છે કે આત્મા દર્શન કેવી રીતે થાય બતાવવા વિનંતી છે બીજું નથી લાતા એ અત્યારે બીજું દરેક પ્રશ્ન બીજું નથી હતું આવો છે પણ તે પોતે એટલા જે વખતે જે કાર્ય કરે છે તે કાર્ય ના એમને કહેવામાં આવે એવી રીતે જ્યાં સુધી ભૌતિક સુખો માં રાજ્યો પાછો છે અને ભૌતિક સુખ માં સુખ માને છે જ્યાં સુધી એ દિવસ માં દિવાત માથે અને ભૌતિક સુખ બીજું સુખ નવું સુખ સુખ જયારે કઈ ના ચખાડે છે બીજો ચાકતો ઘરો તારે પછી કે ના તાટા આ પછી મારે જોયતું નથી મારે આ જો અને થોડી પ્રાપ્તિ થાય તો અંતરાત્મા થઈ જાય એનો એ જ અંતરાત્મા એનો એ જ અને થાય એટલે પૂર્ણા કરે પૂર્ણા ની મેરેજ થયા કરે પછી પરમાત્મા થાય અંતરાત્મા થઈ ને પોતે અને મેરેજ સારા પરમાત્મા થયા કરે અંતરાત્મા થતા હુદી જ જરૂર છે પછી એ બારમા ગુખાણવાને એટલે આકાશ સ્વરૂપ માં દર્શન થાય એના માટે તમારી ઈચ્છા છે સારું પણ ચોપડી બપડી આપો નિરાલંબ ની આગળ કોઈ વાત નથી આલંબન થયો એટલે નિરાલંબ થયો ભગવાન પણ ઉકરીને અવલંબન ને લઈને ભગવાન ઉકડી ગયો કોઈ પણ અવલંબન ના થાય આપણે જઈએ છીએ માટે ભગવાન ઉકડી છે અને તમે નિરાલંબ થયા ભગવાન નિરાલંબ એ કઈ જાતિ ના થયા જાતિ એક થઈ એક જાતિ જાતિ જાતિ રવિવારે રાખ્યું છે નિરામ ની સ્થિતિ થાય જેની ઈચ્છા હોય તે પૂરી થઈ જાય સંસાર માં હાથ માં એકલો આવડે બીજું આવડે દાદા અવાજ કે આત્મા જાણ્યો કે સર્વ જાણ્યો એમલંબાત્માલંબાત્મા એટલે શું કે ત્યાં શ્રદ્ધા પણ નથી શું છે ત્યાં કેવળ જ છે શું છે કેવળ જ્ઞાન એ જ નિવાલંબાત્મા એટલે કેવળ જ્ઞાન અમે જોયું શું કયું વર્ત્યું નહિ જોયું એનો અર્થ ચાલે છે વ્યવહારમાં એવો અર્થ નથી કેવળ જ્ઞાન નો જ્ઞાન અમે જોયું તેનો અર્થ ખોટો પડ્યો કેવા છે કેવે જ્ઞાન શબ્દ પણ નથી અવલંબન નથી આવ્યું આટલું કમાય આટલું થયું કન્યાક થયું ઘણું થયું એ ઘરનારો ખજી ગયો ઘરનારો ખજી ગયો Tal vez no se pueda. દ્રવ્યકર્મ છે એમાં તમે શું સમજ્યા તો દ્રવ્યકર્મ ભાવ કરવ્યકર્મ માં શું સમજાવું તમારી સમજ જોઈએ ફીટ થાય એ સમજ જોઈએ બધા કરે એ કરવ્યકર્મ ભાવ કરવે ન કરવું આ કઈ કર્મ આખા જગત ના જીવો બંધાયેલા છે આ ત્રણે જ કર્મલ લઈને જ મન કરે છે આમાં તાઇના જ ગોઠવ છે એ જગ્યાએ જીવો એ જીવ તરીકે રહેવા તારી ગોંડલ સુધી જાય કરવા થાય એનો ધર્યાકર્મ શું આપી સમજ આવ્યું ના એવું નથી મેળ પ્રકાશ આપતી પ્રકાશ આપતી આ વહીવટી છે શું છે આ મીણવત્તિ અભ્યા કરે તેના અભ્યાસ કરે નિરંતર આ વેવતી શું શું નથી હોય તે કઉી મીણબત્તી માં તમે સમજાય સમજ પણ જ્ઞાન માં આવતું નથી વસ્તુ સમજ ને જ્ઞાન માં આવતું નથી એ આપડા જ્ઞાન જે આ બધા છે તેના આવરણ લીધે છે શું છે પ્રગટ થવા દેતું નથી બે થતા પ્રગટ થવા જતું નથી આગળ વધતી હોય શું શું વસ્તુ છે બતાવું તમને એ જ્ઞાનાવરણ કર્મ બીજું દક્ષનાવરણ કર્મ છે દક્ષનાવરણ કર્મ દક્ષનાવરણ કર્મ આખી શ્રદ્ધા જ કરેલી છે દર્શન જ થયું છે દર્શન ઉઠું થયું છે અને દર્શન માં દિવાત માં હતો દર્શન જે દર્શન નું આવરણ છે તેને લઈને આ વાંચકી આપડે જોઈએ છીએ તેને લઈએ આ જોઈએ આખી જોઈએ છીએ દસમ નું આવરણ થયું હવે આંચના પાસે નું આવરણું આવે દસ જતા આવરણ આવરણ પણ દત્નાવરણ તો હોય છે બીજું કઈ દેખાતું નથી આંસી દેખાય છે આનંદ શક્તિ છે નહી દત્નાર આવરણ છે શું કરે આંચ જેટલું દેખાય તો શું હશે તો અંતરાય છે અંતરાયું અંતરાય અંતરાય અંતરાય તો તમારે હોવા આપડા એનો લાભ લઈ શકાય નહી હવે જમવા લગાવે સારી ઇટિંગ હોય જમવાની તૈયારી હોય આપ નાખવા જાવ છો ત્યાં સમય ઘર તારી ઉર્જા ઉઠો મારી બે અંતરાય હતી બધા છે ભોગવાતા છે અંતરાય પ્રજા દિવાલો ગોધી છે આપડે ગોધી છે અને જેમાં અંતરાય કર્યું છે એટલે એક માણસ ને ચંદુલાલ છે દારૂ ચંદુલાલ છે આખા ગામમાં બહુ પ્રશાંત માણસ હોય અને આવું લોકો સલાહ લેતા હોય તો રાત્રે જરા આડા વાગે જરા દાળ ની પીવે વધારે પીવાઈ ગઈ તો શું અસર થાય ચંદુલાલ ભેગા દારૂ ને દૂ ના અમલ ને લઈને દારૂ કીધો તેનો અમલ થયો પોતાનો અમલ ઉડી ગયો પોતાની સત્તા ઉડી ગઈ અને કોની સત્તા દાલ નો અમલ ખબર પણ એ ભાંતિ નું ઉત્પન્ન થઈ દાલ પોતાનું સ્વરૂપ ભૂલ્યો ભૂલ્યો અને હું પ્રેસિડેન્ટ છું એવી રીતે આપણને આ લૌકિક લોકો જ્યાં સુખ માન્યું છે એવું આપડે પણ એ સંજ્ઞાથી સુખ માન્યું કે સુખ માન્યું હોય તો નિવેલો જ્યાં માન્યું ત્યાં સુખ ફળ આપી ગયા એનાથી અને પછી એટલે આપડે ખોરાક લીધો અને ખોરાક લીધો ત્યારે દારૂ થયો અને તેથી આખો દારો આ વા કચરા થાય આ કાકા થાય માસરો ના એવું નહીં તો બઉ ડાયવર્ટ ના લેતા ઓગેલો દસરો આવું હેમ્પલ તમે શું બતાવવાનો સતન ની મરી જાય કાલા વાળા કરે સાહેબ મને બતાવજો એમ શું કા એને ભાઈ ગઈ ગયો બલ થયો શું થયું હા એટલે પર બેઠો પર વસ્તુ નો બલ થયો એટલે પર સત્તા માં બેઠો અને પર મોટ કરું છું થયું આપડે ચાર ગુણો દરેક જીવ નો હોય એકાદ જીવ માં નહી બધા હોય જીવો માત્ર અને પાંચમો વેદનીય વેદની વેદની આપડી ઈચ્છા હોય ને તો એકદમ ઠંડી આવી તો ભોગવવી પડે હા દવાખાના વ્ય ભોગવ છે એક જ પ્રકાર ની મળે છે કે અનેક પ્રકાર ની કરશે દવાખાના વ્ય ભોગવે છે ઘણા પ્રકાર દૂધ દૂધ દૂધ આપે એટલે કેટલાક સાતાવે કોઈ જાતનું શરીર માં દુઃખ થાય નઈ ક્યારે થાય છે પછી આ સુઈ ગયા થશે એમાં હતા કે શાક ની છે હજુ રંગ વાયડો નથી પડ્યો એટલે ભોગવે લખાઈ ના આવ્યો છે એટલે દાતા બે ના દાતે લાવ્યો છે પછી હું એ નામ આ નામ નું દ્રવ્ય છે શું છે નામ સુરેશ જાની હું એન્જિનિયર હું ગોરો હું ગાળો હું ચાડો પાતળો ને હવે જાઓ કોઈ ત્યાં આવો જાઓ તો એ ઉપાધેય કમ કેવાય શું કયું અરે આદય કરવું આદય કરવું આવો આવો વધારો શું બોલે કેમ તું હમણાં જામ કરું છું એ અનાદય કેવાય શું કેવાય અનાદે આ બિચાર આગળ અપમાનો કે તમને ચમત્કાર કરો છો ચમત્કાર ભાવો હોય જાદુગર હોય કે આ હોય તો કરી શકે ચમત્કાર છે વસ્તુ ખોટી છે આખા ગમે લોકોને હટાવવા છે અને લોકો દુરપયોગ કરે છે ચમત્કાર નામથી અરે એ મને બધા કેમત્કાર બધા બહુ કરો છો નથી એ અમારું નામ કરવું છે એવું જાણો છો કે કોઈ માણસ ઘણા ઘણા ગુમ પાડે છે કે મેં આ ભાઈ ઘણું કામ કર્યું પણ મને અભ્યાસ જ આપે છે એવું બોલીને આવ્યું એની યુનિવર્સિટી માં અભ્યાસ નામ નું કર્મ છે અરે મેં કોઈનું કામ ના કર્યું હોય તો મને તમે જાય કામ કરાયું લોકો અભ્યાસ કામ કરતો ડાયર ઘણા માર્ગ ઉપાડે અમે આસુઆું ડાયેદન કર્યું પણ મને દસ બધા આપે અભ્યાસ જ આ લે તમારે તારું અભ્યાસ કામ નું કર્મ એટલે આપે છે ડાયદન જશે ના હું ખરે લીધે મારું આ બધું કામ પતી ગયું કે ભાઈ હું જાણતો નથી શું કામ પતી ગયું તમે તમે એવું જ બોલો કે તમે લેતા તો થયું આ તમે કહ્યું કે ભાઈ મેં કહ્યું નથી હું નથી હું મને વિચાર આવ્યો કે આ કોઈ પણ માણસે કામ કરેલું છે કે એને આ પોટિ આપવાની ત્યારે અહી આપવા આવ્યો ભૂલ થઈ ગયા મારી હા બેટલું પોટું જેને કામ કર્યું એને આપવાનું બધા અહીં આપવા આવ્યો છે મે નામ કર્મ છે આ બધી આવી આવું માથું છે ગોત્રકર્મ છે ગોત્રકર્મ ગોત્ર હા આવો આવો આવો જાણી હરી જણાવ્યું છે ગોત્ર છે ગોત્ર ગોત્ર નો હર્થ રહેલો નથી અત્યારે હમણાં આ ગોત્ર ના આ ગોત્રના બુધિ ગોત્ર બુદ્ધિ ગોત્ર નો અર્થવાને શું કરેલો છે લોકો પોતાની બાધા વધી ગયા બુદ્ધ ગોત્ર નો લોક પૂજ્ય કેવાય શું લોક પૂજ્ય ગોત્ર લોક પૂજ્ય ના હોય તો થોડા આવશે તમારા હતા વાળા બીજા થોડા આવશે હોય સંપૂર્ણ લોક પૂજ્ય તો જ્ઞાની પુરુષ હોય શીર્શંકર હોય એ કોઈ જાય કોઈ લોક સંપૂર્ણ લોકપૂજ્ય ના હોય અને જ્ઞાની પૂજ ના પાછળ લોકો પાત્રા નમસ્કાર કરવાની પેલા જ્ઞાની સ્ત્રી પાછળ કે લોક પૂજ્ય અને લોક નિંદ્ય લોક નિય પાસે અમે લોક નિય નહી સ્વતંત્ર સ્વતંત્ર મત વાપર્યો તમારો તીર્શંકર નો ભાગ જે હતો તે અમે સ્વતંત્ર રીતે નહી વાપરો આ કાળમાં જે લોક નિંદ્ય નથી આ કાળમાં લોક પૂજ્ય છે શું કઉંકર જે લોક પૂજ્ય ગયા તે અમુક કાળના આધારે ગયા નથી એને લોક પૂજ્ય કહીએ છીએ એની જવાબદારી પણ અમારે માથે લઈએ છીએ માગર લોક નિર્દય ના થતો શું કહ્યું ભલે લોક પૂજ્યના થાય નહીં થાય બઉ અઘરું કરાય